ભાવ કર્મ થી નવા બંધાય છે અને ભાવ કર્મથી આ ઓલે છે આ જે ધ્રવ્ય કર્મ છે એ જે વાવે છે તે શું થાય છે હવે ભાવ કર્મ માંથી કરે નિમતી કરે ભાવ કર્મ શું શું સમાયે ક્રોધમાં માયા લો રાગ ને આ સિવાય ભાવ કર્મ બીજી કોઈ વસ્તુ હોય નહિ જેને કસાય ભાવ કે ભાવ કર્મ સમજો ને અને ત્રીજું રહ્યું નવકર્મ કે જે ભાવ કર્મ નથી એ બધા નોકરું સંધ્યા પૂજા કરે વ્યાખ્યાન કરે બધા નોકર વ્યાખ્યાન કરતો તે નવકર્મ વ્યાકર સ્વાગતો તે નો કર આ નવકર્મ સમજા છે નવકર્મ જો સમજે ને ગ્ઞાની પણ બધું આખું જીગત જીતી જાય ન શું કર્યા કોને ઢોલ મારી એ નોકરું છે શું છે ગુસ્સા બધા પરમાણસ પહેલા ઘર મારી ગયો ઘરો